Why? ક્ષા શું કહેવાય એ રિયલી ખબર નતી પણ આ લાઇન ગાતી વખતે રિયલ અંદર છૂટા પણ વર્તા જવું કે દાદાને વર્તાય છે કેવું હશે તો આ લાઇન જ્યારે પહેલીવાર રેકોર્ડ ટ્યુન બનાવ્યો ને ત્યારે અંદર એવી અનુભૂતિ પણ થઈ એટલે આને સાક્ષાત ખબર પડે કે સારું એ લાઇન ગાતી વખતે અલગ અંદર અંદર અનુભૂતિ થઈ ગઈ કે દાદા કેવી રીતે છૂટા વર્તા હશે પોતાની ફાઇલથી Ambalalati tuta varate Ambalalati tuta varate સદેકા જે દૂપ જ હોય હમણાં ગણપતિ ઉત્સવ ગયો હિન્દુસ્તાનમાં ગણપતિની કથા એવી છે કે કાર્તિકે મોટાભાઈ ને શંખ શિવ ભગવાન કીધું જે પૃથ્વીની પ્રદક્ષિણા જલ્દી કરીને આવે તો કાર્તિકે આખી દુનિયા ફરવા ગયા અને ગણપતિ જે માતા પિતાની સામે ત્રણ આંટા ફરી લીધા કઈ કબૂલ મૂંજું થઈ ગયું કે માતા પિતાને પ્રદક્ષિણા કરો એ અડસઠ તીરથામ જેવું છે એવું જ્ઞાની પુરુષની એમની તમે પ્રદક્ષિણા કરો એ તીરથધામ બધા જ ધામોની યાત્રા થઈ ગઈ ચારે ધામન યાત્રા ચરણ ચાર ધામ યાત્રા ચરણે જંગમતી રથદાન જંગમતી રથદાન બારે પાપત સામાયિક પાપત સામાયિક નો ઉત્સવ જૈન તસવીર ગણા ને ખબર નું હોય આત્મા પ્રકૃતિ સંપ્રમણ માં થાય ને વિતરાગતા આવે એ સામાયિક એવી આપણે જેને જ્ઞાનવિધિ કે છે ને જૈન પરિભાષામાં સામાયિક કહે છે અને ગંગાનું જળ હંમેશા પવિત્ર હોય છે એવી રીતે જ્યારે દાદા ભગવાનના શ્રીમુખેથી સામાયિક અપાય એટલે આત્મા અને દેહની ભિન્નતા તત વર્તાય તો ઓન ધ સ્પોટ ખબર નહીં પડે પણ દિવસે દિવસે આ બધી અનુભૂતિ થતી જશે એટલે કહ્યું ને કે વ્યવહારમાં પણ ઉત્કર્ષ થાય અને નિશ્ચયમાં પણ બધા આપણા સાંધા જાય એક વખત દાદાને કોઈ એક પૂછેલું કે દાદા આ કૃપા કૃપા ભારે ઘરે કહો છો કે આ કૃપા સાધ્ય મોક્ષ છે કૃપા એટલે શું દાદા કે કૃપા એટલે દિવસે દિવસે સત્સંગ માટેના બધા સંજોગો અનુકૂળ થતા જાય પહેલાં તમે ચાલતા આવતા હો કવિની પોતાની હાલત બેવી હતી થર્ડ ક્લાસમાં આવતા જતા પછી કે પછી સેકન્ડ ક્લાસમાં આવવાનું થાય પછી ફર્સ્ટ ક્લાસમાં જ આવવા થાય પછી ગાડીમાં આવવાનું થાય પ્લેનમાં સફર થાય સત્સંગ માટેના બધા સંજોગો અનુકૂળ થવા માંડે એનું નામ કૃપા વ્યવહારમાં એક કારખાનાના બે કારખાના થયા કે નહીં એ કૃપા નહીં એ તો તમારા પૂર્ણિયાના આશયને અનુસાર છે પણ બીજી આ જ્ઞાનીની કૃપા એટલે સત્સંગ માટેની બધા સંજોગો અનુકૂળ થવા માંડે એ બાળે પાપતે સાય કે બાળ પાપત સાઈ કે ગંગા પરમ શરવા ગંગા પરમ શરવા કૃષ્ણ ભગવાને જે કહ્યું છે ને સ્વધર્મે નિધન શ્રેયમ પરધર્મ ભયાવહ એટલે આખી ગીતાનો સાર એ છે કે તું તારા આત્મધર્મમાં રહીશ તો એમાં મૃત્યુ થશે તો મુક્તિ મળશે અને દેહ ધર્મમાં દેહ ધર્મ પરધર્મ છે એટલે કે પાંચ ઇન્દ્રિયોના ધર્મમાં રહીશ તો એ બધું ભયાવહ છે ભયજનક છે એ તો આપણને દિવસે દિવસે ફાઇલોનો નિકાલ કરતી વખતે ખ્યાલ આવે છે ને જેવા પરમાં ગયા એટલે તત્ત છે ને કાંઈ ને કાંઈ અંદર ગડબડ થવા છે કે ભાઈ આપણે આપણી સીટ ચુઈકા પરમાં ગયા એટલે જીવતા જ અનુભૂતિ થાય કે સ્વધર્મમાં રહેવું લે ગીતા અનુસાર જીવી જીવી જવાનો છે ધર્મ છે એ ફક્ત ચર્ચાનો વિષય નથી ધર્મ જીવવાનો સબ્જેક્ટ છે આત્મਦਰમતે આધ્ય સ્વધરમી આત્મਦਰમતે આધ્ય સ્વધરમી પ્રગટયા દસ લખમર પ્રગટ ભયાતે દસ વરસે પ્રગટ ભયાતે કાડી લે જોયા ક્રમ H中 oh, hurting oh, oh. ગ્ન કે પર ગટ પરમ પદ જ્ન કે પરમ પદ જ્ન કે પરમ પદ જ્ન કે પરમ પદ અનંત સુખ ના नन्दसुपनासन आक्रमणार्ग्या ज्ञान हे आक्रमणार्गनावी ज्ञान सतपुरे मोक्षमुपीदा हे सतपुरे शम ગીત કરવા માટે અઠવાડિયા સુધી પ્રેક્ટિસ કરવી પડતી પછી સ્ટેજ ઉપર ગવાતું એક એક ઇન્ડિવિજલ બધા તૈયાર કરીએ ત્યારે મામલાને ગવાતું અત્યારે ગતિયુગ છે જો એમને પણ બધા એક સાથે સંગત થઈ જાય છે ઘણો વર્ગ દુનિયામાં એવો છે કે પોતે ધંધામાં કે વ્યવહારમાં આગળ વધે તો બીજા પાછળ રહે ને પોતે આગળ વધે પણ જો ધર્મની બાબત હોય તો કે આપણે પાઈમાં કે ન પાઈમાં પણ બીજાને પમાડવા જોઈએ એટલે જ્યાં બીજા એ બે ચાર ચોપડી લઈને પ્રેમી વર્ગ ફ્રેન્ડ સર્કલ બધાને આપવા જ માંડે એના સુવાક્ય હોય તો એ સુવાક્ય મોકલે એસએમએસ કરે હવે તો જમવાનો બહુ આગળ વધ્યો છે અમને તો આવડતું નથી બધું કરતા પણ એ મોકલા કરે ને કે ધર્મમાં પોતાનું આમ સર્વશ્રેષ્ઠ છે ને લેટેસ્ટ વાત આમ છે એમ કરતી બધી વાત કરે દાદા પાસે આવી રીતે કોઈ આવતા ને એવો વર્ગ હોય બધોને કે આપણે લઈ જઈએ દાદા પાસે આવે કે દાદા તત સાહેબ તમારે કેટલા જન્મની પુણ્ય જાગી ત્યારે આ ભેટો થયો છે એમ કે પોતે આ લાઇન ગાતા જે ની રે સંતો કોટી સંતો કોટી જનમોની પુણ્ય જાગે રે સંતો દાદા નો દર્શન સન તારે હટ માે ને ખટકારો ખટ ખટ વાટ ખટકારો ખટ કરુણા સાગર જેના પર સહજ કૃપાવર સાવેરે કરુણા સાગર જેના પર સહજ કૃપાવર સાવેરે સામાયિક છે અક્રમ શુદ્ધાત્મા જગાવે રે માય પ્રતિ અક્રમશુદ્ધિતેત ચેત ચેત ચેત વેરે સ્વસંચાલિત તેત ખે તમે સહજાનંદે છે વ્યાવા સિત સમજ રે સહજાનંદે ક્ષેત વ્યાવા સિત લક્ષ અલખનું નિરંતર લક્ષ લહેરાવે લક્ષ અલખનું નિરંતર લક્ષ લહેરાવે અંતસ્મરણ માં ત્રણ ત્રણ રે અંતણ મારણ તરણ કાટક તક થાય કલ્પ ઋષિ અનંત શક્તિઓ ખીલી જાયે રે કલ્પુષી નંદ શક્તિઓ જાય રે કરતા પદ કેવરથી દર્શન દ્ઞાન પાકરતા પદ કેવરથી દર્શન જ્ઞાન પા પૂર્વે ચિતરા કરમો જ નિર્જર ધર ધર થાય પૂર્વે ચિતરા કરો જ નિર્જર ધરઝર કાય પૂર્વ ગૌનો સત્સંગ આહરા સત્સંગ રે આતમ સીધી મુખ શરૂ આતમ સીધી મુખ રાજંદ્રની આત્મસિદ્ધિ વર્ષોથી બધા આશ્રમોમાં બધે ગવાય છે અને મારો પણ રાગ સારો એટલે મને મુંબઈમાં પણ બધા દાદા મળી આવી પેલા દસ બાર વર્ષથી આત્મસિદ્ધિનો જ્યારે ગાવાનું હોય તો મને બોલાવી જતા બધા પણ હરામ છે જો એમાંથી એક શબ્દનો મને અર્થ સમજાવતો હોય તો રિયલી કાંઈ દેહાતની બોલી જાવ બધું સરસ રીતે અવાજ સારો એટલે કાંઈ નહોતું સમજાતું જે સ્વરૂપ એટલે શું કાંઈ નહીં પણ એટલું આમ ગવાય સરસ ને બધાને બહુ ગમતું આશ્રમના બધા વ્યવસ્થાપકો તો એ પણ મારી ગાયેલી આત્મસિધી સાંભળતા આપણી સીડી નંબરમાં પણ પંચાવન સીડી એ જ છે કવિરાજની એ ચાર વખતની ગાયેલી છે મારી લોકોને બહુ ગમતું એમના વ્યવસ્થાપકો તો છેલ્લા બે વર્ષ છે ને નવરાષ્ટ્રમાં એ સાંભળતા એટલી એ દાદા કહે છે કે જે અમારી વધારે નજીકમાં આવ્યા છે ને છેલ્લા ત્રણ જન્મથી અમારી સાથેને સાથે છે કોઈ પણ વેશે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ શેઠ તરીકે હોય ગામના નગર શેઠ તરીકે હોય પણ અમારી આસપાસમાં નજીકમાં હતા એ વર્ગ અમને છેલ્લે સુધી ચોંટી રહેશે બધા કે ત્રણ જણ બધી સાથે છે બધા એટલે એટલે એટલે એ બધી વાતો આપણે સાંભળીએ ને તરત અંદર ઝબકારો થાય કે આવું કંઈક સાંભળ્યું છે આવું કંઈક લાગે છે કંઈક કંઈક અંદર પ્રકાશ કંઈક ઝબકારો થવા મળે છે પૂર્વનો સત્સંગ આહ નિળા રે પૂર્વ ભવનો સતસંગ નિભળા રે આતમ સિધિ મુ આતમ સીધી રો કરથની કરુણા જ હર ગમ તક તક સા રોકડ નથની કરુણા જ હર ગમ તક તક સા છઠી જે કરે રેખવી ના છઠી જે કરી જાયે લેખવી દાદા બદલ જજનાયે રેખવી આંખો આસુ ટપ ટપ જ સ્વ શ્રોતે આખો ત્યાં સુપ ટપ જે દેવ વર્ષે પણ એટલા પાણી હતા ભાઈલીના વખતે અમને સામેથી ફોન આવ્યો કે બાર બાર કલાક સુરત ઊભા છીએ તમે નીકળતા નહીં રહેવા દેજો એવી રીતે જન્મજયંતિ વખતે વ્યવહારિકાક પ્રસંગ આવી ગયો હતો એટલે આ વખતે પણ નેપાળ અને વડોદરા પાણી પાણી પાણી ચોવીસ કલાક એ જ દિવસો હતા બધું આ વખતે શું થશે એ ત્રણ ચાર દિવસ પહેલાં તો આમ રીતસર ગભરામણ થતી હતી સરબેન કે પાણી તો સારું સાંજના વરસાદ તો બહુ પડે છે રીતસર ત્રણ દિવસ આંખમાંથી પાણી જવા મી આવું પણ વાદળ વિખેર શું કરે છે આ જગ્યા પર કામ ખબર પડે છે आधाती बदली जगराए रे स्वयं सूती आंखों से आंसू टप टप जाय रे स्वयं सूती કુટુંબ કબીલાઓ માટે સગા સંબંધીઓ માટે ધંધા માટે ઘણી વાર આંસુ પડ્યા હશે પણ ભગવાન માટે સત્સંગ માટે ભગવત પ્રાપ્તિ માટે જ્યારે આંસુ પડે પછી ભગવાન જેમનો હાથ જાલી લે છે પછી આપણે વિચાર કરવાનો હતો નથી કે સાચી વિરહો લાગ્યો છે એટલા માટે સ્વયં શુધી આ સ્વય આપ દળી ઝરણા ઉે નિજ દાર પળી ઝરણા જા સ્વાધ્યાય ફોરા ફોરી ના સિદ્ધિ સ્વાદ્યાય પોઈના સિદ્ધિ સ્વાજાઈ ના સિદ્ધિ સ્વાધ્યાય પો ષ્ટિદાનંદ સંના પદ પદ ના પર્યા જય ષ્ટિદાનંદ સંના પદ પદ ના સત્યે ના પુષાયે રે પો સાહેબી સમૃદ્ધ સીધ સહાય રે સુ થે સાહેબી સમૃદ્ધ સીત સહાય રે ચંદ મંદિર ધ્વજ પર ફર જે અવસ્થામાં જે ડ્રેસે જે ઘરમાં જે રીતે જ્ઞાન પ્રગટ થયું પછી દાદાએ એમાં એ કોટ કોટ ટોપી ધોતીયા બૂટ મોજા એમાં કોઈ ફેરફાર કર્યો નથી ઇતર કે જો અમે ભગવું કપડું કે જૈનોના સાધુનો ડ્રેસ ફેરી લઈએ તો તો લાખોના ટોળા ફરવા માંડે પણ તો તારા કે અધિકારી વર્ગ રહી જશે પછી કઈ એવો વર્ગ આવશે ને તો તમને બી અમારી નજીક નહીં આવવા દઈએ આપણે જેમ છે નિકાલ જ કરવાનો છે હવે જે દિવસો રહ્યા એનો નિકાલ કરવાનો છે એટલે કે ઝંડા કોઈ પણ પ્રકારનો ઝંડો કે પક્ષ કે એનો ભેશ કે યુટ્યુ યુટ્યુબ પછી જય નવીર બ્રેન ટોનિક મંદિર ધ્વજ ફર ફર ફર મંદિર ધ્વજ ફર ફર जगनी मोहला तू सपना समझाए सम रे नित्या जगनी मोहला तू सपना समझा सम रे तेरे शाश्वत लगनी मां प्रेम अखंड जना સા લગની મા પ્રે મા ગણ ગણા રે અનંત ગુણી નાચ ગણો ગણ ગણ ગણ નાથા પ્રેમ અનંત ગુણી નાચ ગણો ગણ ગણ ગણ નાથા જીતેન્દ્રિય સમજાય અચિત જીતેન્દ્રિયન સમજાય જીત મોહજી ન થવા સુષ્માતી થે દીતેથી જિત મોહજીન થવાય રે દાદા સ્વા પે ઉત્કૃષ્ટ લગને આ ભવતી મોક્ષ જણા ઉત્કૃષ્ટ લગ્ને આ ભવતી મોક્ષ જણા પર ભવનો ભાતુ ના બંધા ચૌગત તેના દર્શન ને જંખે છે ક્ષણ ગણરે ચૌગત તેના દર્શન ને જંખે છે ક્ષણક્ષણ ગણ આ દાદા અમને કહેતા ત્યારે કવિરાજ અમારું ભલે પેલા બાર વરસમાં ફક્ત એકવીસોને જ્ઞાન આપ્યું બોલો એટલે આમ તો સોળ વરસ થયા ચાર વર્ષ ગુપ્ત અને જે પછી જાહેર થયા પછીના ચંદ્રકાંતભાઈ થકી પછીના બાર વર્ષોમાં ફક્ત એકવીસો ત્રણને જ્ઞાન આપ્યું એટલે અમને અંદર આમ અજંપો થયા કરે દાદા કરોડોની વસ્તી એટલી ને હડો આ ક્યારેક દુનિયાને ખબર પડશે બધી આમ થયા કરે કે જલ્દી દુનિયા પામે આવું પામે પામે જે મળે વાત કર્યા કરીએ દાદા કવિરાજ અમારું યશ નામ કર્મ એવું છે કે અમારા ગયા પછી પણ છે ને દિવસે દિવસે ઓહો ઓહો વધતું જશે કે તમારે તમારા દીકરાઓને કહેશો ને કે આ દાદા આપણા ઘરે આવતા તો તમને કહેશે કે તમે ગાંડા થઈ ગયા છો આવા દાદા આવે આટલા પ્રખ્યાત દાદા એટલું દુનિયાભરમાં એટલું નામ થઈ જશે ખરેખર આશ્ચર્ય લાગે કે યશ નામ કર્મ આપણે જોઈએ છીએ કે દિવસે દિવસે કેટલું વધતું જાય છે બધે જ વ્યવહારમાં બી સેતુ બાંધતા સેતુ એટલે ફૂલ ને મોક્ષમાં પણ વ્યવહારથી મોક્ષનો સેતુ જ બાંધી દો ને આશ્ચર્ય દિવસે દિવસે ઓહો હો દાદા દાદા થાય રે દિવસે દિવસે ઓ દાદા દાદા થાય પરથી પર સમૃદ્ધિ સોહાય રે બસી બસી આતમ ની સમૃદ્ધિ સોહાયે દિવસે દિવસે दा दा दा थाए रे जीव से जीव से ओ दा दा दा મારે જેવું ગાઈ શકે છે એવા છોકરાઓ તૈયાર થઈ ગયા છે એટલે હવે મારે ગાવાનું ઓછું થઈ ગયું છે ભાગ્યે જ ગાવાનું હોય છે મારા જેવા જ ઉચ્ચારો કરતા થઈ ગયા છે એટલે હજુ દિવસે દિવસે પ્રગતિ કેવી થઈ હતી આશ્ચર્યમાં જ છે હવે આ પદ તો મેં વર્ષથી ગાયું નથી છતાં યોગેશભાઈ કાઢ્યું એટલે ગાઈ નાખું છે અત્યારે ભૂલ ચૂક થાય તો જરા પર્સ મળ્યું છે એક લેડીઝ પર્સ મળ્યું છે જે કોઈ બેન નું ખોવાયું હોય તે અહિયાં ખાતરી આપીને લઈ જાય ભગવાન જય જય કારવના હસી મ જય જયકાર ભ હસીમ જય જયકારના હસી ભય કાર ઇછક છોરે ભાવી ભાવન દર્શની કલ્યાણ ઇજક છોરે ભાવી ભાવન દર્શની કલ્યાણ ઇછક છો રે ભાવી ભાવન દર્શની કલ્યાણ ઇજક છોરે તૂરે જય દાદા શરતાજ પહેરી અભેદ ભેદો રે જય દાદા શરતાજ પહેરી અભેદ ભેદો રે ભગવા રે રે વંદન કરું છોરે વંદન કરું છો રે ઇન કરુ છો રે દાદા ભગવાના જ કારો દાદા ભગવાન જકારો ભગવાના જો દારા ભગવા અસીમ જય જયારા ભગવાન અસીમ જય જયારો જય સખીદાનંદ નાવિયમ સરમ ગું શું સચીદાન નવીનમ સરગમ ગુંજશો રે સબ તક શાશ્વત ગુથુ રે સબ તક શાશ્વત ગૂ રે જય સચીદાનંદ નાવીનમ સરગમ ગુંજશો રે જય સચિદાની આ જગત પણ અવ્યવહારથી મોક્ષ માર્ગ સુધીના સમસરણા માર્ગમાં છ તત્વોનું સંમેલન છે એની પ્રત્યેક અવસ્થાઓ જુદી જુદી છે અને દરેક જીવને ચાર ગતિના તાવડામાં શેકાઈને પાકો થઈને પછી જ મોક્ષ મળે છે એટલે આ એક અનાદિઅનંતની આ રમત છે એવી રીતે આ સંગીતમાં પણ સાત જ સુર છે પણ એની સરગમ બધી મથ છ તત્વો એવું કરે છે તો આપણે સાત તત્વોમાં સાત સુરોમાં બી બને એટલું નવું નવું કરો ને એટલે બને એટલા નવા નવા સુર લીધા છે અને દુનિયાભરના જેટલા સંગીતના જેટલા પ્રકારો છે એ પણ ગું કોશિશ કરી છે લોકગીત ક્યો ભાવ ગીત કયો શાસ્ત્રીય સંગીત કયો અત્યારના બધા છોકરાને ગમે છે એવું દાદા ભગવાન ઓહો દાદા ભગવાન આ બધું ટ્રાય કરી છે જય સચિદાનંદ નાવીનમ ગું સરગમ ગુંજસૂરે અપક શાશ્વત ગુથો રે સપક શાશ્વત ગોરે અક્રમ જ્ઞાની ભી ક્રમ સીધી જગધરી પ્રણ મો અક્રમ જ્ઞાની ભી ક્રમસિદિ જગધરી પ્રણ આત્મપુષ્ટિ આને કહેવાય આ મૌલિક શબ્દ જયારે પેલી વાર વપરાયો શાસ્ત્રોમાં આ શબ્દ ન હોય આ અત્યારનો ભાષાનો શબ્દ છે એક અનુદાદાની સામે કઈ જુઓ મૌલિક સ્વતંત્ર સ્વાયત્ત કેવા કેવા શબ્દો વાપરા છે બહુ ખુશ હતા એટલે આપણને પુષ્ટિ મળે કે નવા નવા શબ્દ પ્રયોગોની એક હિરાણી સાહેબ હતા અમદાવાદમાં એને તો જે શાસ્ત્રોમાં શબ્દ ન હોય અને છતાં આમાં છે એની આખી ડાયરી એક તૈયાર કરી છે લગભગ છે મારી પાસે જે શાસ્ત્રોમાં ન હોય ને એના ઉપરથી માફ કરજો નીરુબેનની તો એટલી ઈચ્છા હતી કે આ જેટલા કવિરાજના નવા શબ્દો છે એના ઉપર હું એક પુસ્તક લખીશ એટલી એની સજ્જડ ભાવના હતી એટલે એને બી ઇન્સ્પિરેશન મળતું આવા શબ્દો થી નવા નવા શબ્દો થી અક્રમ જ્ઞાની વિક્રમોધિ જગધરી પ્રણમોરે મૌલિક માર્ગ મોક્ષ છોડે મૌલિક માર્ગ મોક્ષ છોડે જય સત ચિત રે હુદિયે ભરૂચો રે જય સત ચિત રે હુદિયે ભરૂચ રે સ્વ જ્યોતિ ધરો છો રે સ્વર જ્યોતિ ધરો છોરે પુ રે અસંગ સંગ સાથે પુકારે અસંગ સંગે સાથે શું રે નહી તો માથે પર છો રે નહી તો માથે પર સોરે छे तेवा तार जो रे सेवा छे वा तार जोरे काल कोणे दीदी काल कोणे दीदी छो पुकारे असंग संग साथे ग्रहेशो रे वीर पुकारे असंग संगे साथे सोरे મે અમારી કેવળતમ ભક્તિ કરશો રે તમે અમારી કેવળ આતમ ભક્તિ કરશો રે તમે અમારી કેવળ તમ ભક્તિ કરશો રે મહિલા છોરે હું દાદા ભગવાન ને રે વંદન કરું છો રે હું દાદા ભગવાન રે વંદન કરું છો રેશે વંદન કરું છો રેશે વંદન કરું છો ભગવાના દાદા ભગવાન જય જયકારો ધંધાદા ભગવાન સિંજ જયકાર જય જય કારો દા ભગવાના કારો દા ભગવા સં જય જય કારો ભાષામાં આ બધી આ બધી પટ્ટી હોય ને એને કાળી કહેવાય ને આને સફેદ કહેવાય વાઇટ હવે પેલા સંગીતની ભાષામાં મેં બોલતા કાળી એક એટલે બેનો ને એમ થાય કે મારામાંથી કોઈને કીધું પાછું કઉળી ધોળી ચાર તો જેટલી ધોળી બેનને થાય કે અમારે માટે બોલી રાખે એટલે પછી અમે સાઈન રાખી કે કાળી કેવી હોય તો માસુમાં બતાવવાનું વાળ ને વ્હાઈટ કેવું હોય તો આ કપડું બતાવવાનું પછી ગવાય છે જેની માત્ર સ્મૃતિ અવકાશ એવું પડ્યું છે કે જો ત્યાં ધર્મ નહીં હોય તો અધર્મ તરત જ પૈસી જશે પણ આ સ્મૃતિથી એ અવકાશનો ખાલી ભાગ સભર થતો જાય છે જેની માત્ર સ્મૃતિ સ્મૃતિ થાય આત્મા સભર થાય તમા પ્રભુતિ જોતાવે ચરણ ચુમી લેતા ચરણ ચુમી લે કૃપાથી મોક્ષ આપણે કોઈ આ જન્મ માં એવી કોઈ સાધનાઓ કરીને આવ્યા નથી ને હજી એ કરતા તો છે જ નહી મોક્ષ છોટા થઈ છો કરોગ થી છોટા થઈશો આ સાધ્ય નું અંગ્રેજી ક્રોનિક ડિસીઝ નથી એ રોગ ગમે છે પાછો પ્રેમ રોગ એવો છે ને કાંટા વગેરે છતાંય પાછો ગમે છે એને જો હું મોક્ષ છાય કરી કારમાંથી મોક્ષ કરસાધ જગત રોગથી છોટા થઈશો અસાધ જગત રોગથી છોટા થઈશો અસાધ જગત રોગથી છોટા થઈશો क्षेत्र पार कमा घोषता अटकाव से दादा એટલે જ કે જ્ઞાન પછી કે લાઇન ઓફ ડિમાર્કેશન નાખી આપી છે કે રાની બાર જશો લક્ષ્મણ રેખા શ્રી રામે લક્ષ્મણજીએ કહ્યું હતું કે આ લક્ષ્મણ રેખા છે એની પાર જશો તો ખલાસ થઈ જશો ને આમાં રહેશો તો સેફ એમ દાદા પાંચ આજ્ઞામાં લક્ષ્મણ રેખા દોરી આપી છે એ આજ્ઞામાં રહેશો એટલે તો આજે આઠ આઠ દસ દસ આંખના માટેની ડિવીડીઓ બહાર પડી છે એ રહેવા માટેનો પુરુષાર્થ એ જ આપણો પુરુષાર્થ છે દાદા પ્રગટ અગ્ની છે તેથી જરાખી બહુ ગુપ્તતા ઓગણીસો સિત્તેર માં લખાયેલો છે એટલે ઓગણીસો ચુમ્મોતેરમાં ભગવાન મહાવીર સ્વામીના અઢી હજાર વર્ષ નિર્વાણના પૂરા થતા હતા એટલે ત્યાં સુધી ભસ્મગ્રહની અસર રહેવાની હતી એટલે દાદા ત્યાં ના પાડતા હતા કોઈને જાહેર કરતા નહીં જાહેર કરતા નહીં કોઈ સામેથી આવે તો આવવા દેજો કોઈ તમને પૂછે કે તમારામાં કંઈક ફરી ફરક દેખાય છે લાવણીય દેખાય છે કંઈક જુદું દેખાય છે તો એમને કહેવાનું કે અમને જ્ઞાની પુરુષ મેળા છે પછી પાછો જો એ ઇંતજારી બતાવે કે અમને એમના દર્શન કરાવજો તો લઈ આવજો લઈ આવજો પાછા કહેજો કદાચ તમારી સાથે કાંઈ ના બોલે તો તમે પણ વેરાધના નહીં કરતા તમારો યોગ હશે તો એમની વાણી નીકળશે કારણ કે એમની તો સામા સામા શું કહેવાય ને નિમિત્ત અનુસાર વાણી નીકળે કે તમારો યોગ ન હોય તો કદાચ વાણી ન પણ નીકળે સાદા ગંજીમાં બી ઘણી વાર બેઠા હોય કાંઈ કહેવાય નહીં એટલે તમે એમ નહીં ધારતા કે તમારી સાથે સત્સંગ કરશે ને છતાં આવવું હોય તો આવજો કે આવી રીતે લઈ આવજો એટલે બહુ ગુપ્તતા રાખી અમને ના પાડતા હતા કોઈને કહેતા નહીં પણ ચુંબોતર પછી જેવા અઢી વર્ષ પૂરા થયા ને કે હવે ઓપન ટુ સ્કાય બધાને કહેવા માંડો આ એને પેલા લખાયેલું હતું દૂસ દગટ અગ્નિ છે તેથી જ રાખી બહુ ધૂપતાગટ અગિજ રાખી બહુ ભૂપતા દાદા ભગવાન ના ફતીમ જય જયકારો દાદા ભગવાન ના હસીમ જયકાર દા ભગવાના હસીમ જયકાર દા ભગવાન ના હસીમ જયકાર દા ભગવાન ના હસિમ જયકાર દાદા ભગવાન ના હસીમ જયકાર દાદા ભગવાન ના હસીમ भगवान दा असीम जय जय कार हो दादा भगवान ना असीम जय जय कार हो दादा भगवान दा असीम जय जय कार हो दादा भगवान ना असीम जय जय कार हो दादा भगवान ना असीम जय जय कार हो ભગવાના અસીમ જયકાર હો દા ભગવાના અસીમ જગવાના અસીમ જયકાર હો દા ભ ના હસીમ જયકાર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 રહો રાજ હસી મજ જયકાર દા ભગવાન ના હસીમ જયકાર દાદા ભગવાનના હસીમ જ જય ભગવાન ના હસીમ જયકારો દાદા ભગવાનના હસીમ જયકાર દાદા ભગવા ભગવાન નાસી બજારો દાદા ભગવાન નાસી બજલ જારો ભગવાન ના હસી મજારો દાદા ભગવાન ના હસી ભગલ જાય દાદા ભગવાન ના હસી મજ જ ભગવાન ના હસી મજ જાય દાદા ભગવાન હસીમ જૈ જકાર દા ભગવા હસીમજાર દા ભગવાનના હસુ મજકાર દાદા ભગવાના હસીમ જૈ જયકાર अटका बसे दादा प्रगत अगली छे तीज राखी बहू गुप्तता रगत अगली छे तीज राखी बहू गुप्तता कदी जो थे हसे भीराजना जाने अड़े कदी जो थे हसे भी राजना करण म जाड़ दाजी थसे यातना प्रण माजी थसे यातना ना नी वर्तनाने बुद्धी बुद्धि थी मापो ना नी नी वर्तना ने विचार ताज कादव मड बसो अवड़ो चार ताज ताव मूवस अवड़ो चार ताज द मूवसो अवड़ो विचार ताज धव मसोली करी मिठी देव दवा रोगी नो मलम मरम परमाि जाते मरम परमाते तारी जा मरम भयोभ काटो ने काढ़वानेृत्यु अनुपम भयो भड़का तो ने काु अनुपम अच्छी चार दिवस पेला જે ભયંકર ભડકાડ્યો ને વિખરાય ગયા એટલે કે મતી મુંજશે ને તૂટી જાય અંતરાય કરમ મતી મુજશે તૂટી જાય અંતરાય કરમ ધેરી અસ્ત્ર ક્રિયે પાપ જ કાતા ધેરી શસ્ત્ર ક્રિયે પાપ જ કાતા ડોક્ટરો પાસે પણ આની પાસે શસ્ત્ર નથી કાંઈ બાર ના ઇન્સ્ટ્રુમેન્ટ નથી અશસ્ત્ર ક્રિયા છે અનંત પ્રદેશોથી મુક્તિ સુખ દર્શો શક્તિ મુક્તિ સુખ દર્શો મુક્તિ સુખ વાદી પ્રતિવાદી બેન જે ન્યાય છે મંજુર વાદી પ્રતિવાદી બે ન્યાય ભૂલ પોત કબૂલ વિશ્વ ખરો શૂલ પોત કબૂલ શ્રીખરો અહો શાદવાદ વચનામૃતો શાશ્વતા મધુરદ વચનામૃતો શાશ્વતા મધુર દાદા સંગ એજ શ્રીમતાય શ્રીકાર અમુલ દાદા સંગ એજ શ્રીમંતાય શ્રીકાર આ શબ્દો પૂજ્ય કાંતિભાઈ બોલતા કે દાદા આપણા પાર્ટનર છે ને એ જ આપણી શ્રીમંતુષને ખોડી લેજો બીજું કઈ શોધમા साहब सिंह हम पूछे आयु तू नौकरी करता था ने। મહાત્માદ્ભુત પણ એમાં પણ જયારે દાદા કે છે ભીડ માં હોય ને ત્યારે ખરો લાવો મને તરત જ દાદા કે તારો એની સાથે હિસાબ આડો અવડો કે અમારે તો શેઠ ઉપર બરોબર બિલકુલ કે અમારી કરુણા સરખી હોય તારે માટે ઠીક કરી નાખીએ બને આપણે ઓળખી લઈએ ઓછો પરિચય હોય છે એવું આ દેહ સાથે નું હોવું બહુ અદભુત છે ચાલો જાણવા દઉં કરુણ કર से से पे सरकी मड़ी त्या मोक्ष परम से चाले एनी कोरी सर्वक्षेत्री को मूर्तिमान मोक्ष दाता चिते स जीवन मूर्ति मूर्ति मान मोक्ष दाता चिते स जीवन मूर्ति गम्मे देवी स्थिति माए कर्श गुप्त भजना गम्मे देवी स्थिति माए कर्श गुप्त भजना ગુપ્ત ભજના તેવી સ્થિતિ માએ ગુપ્ત ભજના તેને હાજરીમાં માં ભોખશે tokhi bahe dhari mukta fardayama aavi tokhi bahe dhari mukta fardayama mai gai i promise to pay mahe dhari atle i promise to pay kem aavi tokhi maya dhari mukta fardayama aavi tokhi bahe dhari mukta fardayama ધર્મક્રાંતિગુપ્ત પૂર્વા તત્વ્રાંતિ ગુપ્ત તત્વો ગુપ્ત તત્વો ગુપ્ત यडो एक ब उकली सके सनातन पास बहुत कविराज अद्भुत छे द्यान में जो। जेनी थी कृपाण देव क्रम मैं अक्रम क्या भेदुत એકત્વ પણ એને અનન્યતા કરીને સામ્યતા બતાવે છે બહુ જ મુશ્કેલ છે આ બે શબ્દો જુદા કેમ પડ્યા અક્રમ નેગેટિવ સૂચવે છે ના ક્રમ ને ડબલ પોઝિટિવ કરાવનારું ને ક્રમ ને ડબલ પોઝિટિવ કારણ કે ક્રમમાંથી બધા આવેલા છીએ दादा कच हमें आएलैक क्रम में आए थी अब तमने अक्रम प्राप्ति थी मल्यू तमने अक्रम पे तमने क्रम शू सम समझाशे नहीं तो नहीं समझ सकता नहीं तो समझाए कई रीते नहीं तो जैनों में तो एवं बद अद्भुत शास्त्रों अद्भुत एवं एवं शास्त्रों एम क्रमब्धरियायू शास्त्र एवं है कि भलभला नहीं कर सारा में सारा शास्त्र ज्ञा हो पंडितों हो समर्थ आचार्य होनीत कहराय त्रिकाण सत्यु क्य निश्चय क्रम मगर निश्चयात्मक मार्ग क्या क्रम मग प्राप्ति प्राप्ति बहुत सुंदर त्या आगर हेतुलक्षी कहूंगा एक पड़छा रहे जरूरत मूर्त पाया नहीं समझे तो आज पाठ आज आ, विज्ञान महिर भगवान विज्ञान यथार्थ प्रकाश करतेजना जरूर केजना हाजरीज तर सिद्धांत में तो ये સિદ્ધાંત અને સિદ્ધાંત નું વક્તવ્ય પણ જ્યાં જ્યાં હોય ત્યાં એને કઈ લોક સંજ્ઞા નડે લોક રહેવાનું સારી રીતે સારી રીતે આપણે બધાને સારા કેવડાવવું નથી જાણીએ હાલતો થાય છે શું દરેક અહીંયા આગળ આખું અંતર વિજ્ઞાન ખુલ્લું થયું છે આ દાદા ભગવાન થકી અદભુત જે વિતરાક ભગવંતો નું એમના દિલમાં હતું संसारी व्यवहारियों बदा संसार्य पड़ेला मुक्ति सुख मणसे मुक्ति सुख मनी व्यवहार है आखो એવો સુંદર આદર્શતાને પામશે નિશ્ચય આપણને પણ એ વ્યવહાર વ્યવહાર આપણા દરેક મન વચનકાના વ્યવહારમાં એનું પ્રતિપાદનતા હોવી ના હોવી એ થર્મોમીટર રાખવું પડશે આજ્ઞા તો આપી જ છે આપણને બધા રાખવી પડે मीठा सही आपे पे बाजू नज्ञाधर्म ने आज पुष्पा जी हिंदी में आप प्रकाश हो बैठिए ना संपादन करो बराबर और हरेक अंक में आपका आना चाहिए सुधीर भाई का तो टेबल पर से मेज पर से आता है लेकिन आपका आना ही चाहिए हमें हाँ हम हरेक अंक देखते रहेंगे और भारती जी को बोलो हां, उत्तम शाह को बोलते हैं लेकिन थोड़ा शर्माते नहीं? नहीं आना चाहिए <laughs> तो आ, जानता जो जो एक आ शब्द दादा बस बीज कब्देल अनुल ता शब्दा साहब सलाम सलाम करने पड़े हमने दादा शब्द बहुत पवित्र है अपना जैन दर्शन मो मू દરેક ગુરુ શિષ્યના સંબંધમાં ગુરુ તો હોય જ એટલે એ ગુરુ ને દાદા પદે બધા વ્યવહારમાં પણ સ્થાપે છે એટલે આપણે ત્યાં સંયમ માર્ગમાં પણ આવી રીતે પગલાંઓ જે છે બધા એટલે અમારા વંશરાજજીનું ત્યાં સ્થાપના ત્યાં અમદાવાદમાં દાદાના પગલા એ બીરથ રાખું બહુ એ થયેલું એટલે કવિરાજ બહુ સુંદર પદ છે બહુ ફાય हम अपने महात्मा थोड़ा अपनी प्रश्न सत्संग सुनिता है सुनिता आगे आया था अच्छा आगे आप थोड़ा बाकी रू लीए एनी आजी के भी लाया नहीं काम आवसे नहीं डॉक्टर काले कर दादा नासिम थोड़ का का रदय से चरण वंदन जय सच्चिदानाजी ज्ञानी पुरुष की आज्ञा के सामने एक परमाणु अमृत हम नहीं पी सकते ऐसा सुनीता का अपना अनुभव रहा है सुनीता जी आव छुत अनुभव छुभव तुम्हारा અખંડતા ને ધીમે ધીમે અંશે અંશે પામતો જાય એના માટે આજ્ઞા કે સામને એટલે આજ્ઞાની સામે આપણા જ વ્યવહારમાં આજ્ઞા હોય એની સામે એક પરમાણુ જેટલો પણ આપણો મત ઉભો રે આ ડિસ્ચાર્જ ભાગમાં કહેલું છે બધું મત ઊભો રે कांके मत छो खाली तो जाए छे। एना मा शक्ति ने, नहीं मा थू। एक पर शक्ति अमृत नहीं पी सकते आज्ञाधर्म ए सदा सदा शब्द तो हमेशा बोली रही सकूल पर આપણને મન વચન કાયા છે આપણું ફાઇલ છે એ ફાઇલ સર્વ પ્રકારે આ મન વચન કાય કરીને અને એના નિકટના મધ્યમ દૂર બધા સંબંધોમાં અને સંઘમાં મહાત્મા હોય કે દાદા મત વિતરાગો નો મત એક જ મત સમજાયું ને અને એ મત હોય તો આપણને કઈક કોઈ પણ પ્રકારે મત ડિસ્ચાર્જ ભાગમાં હોય કે આપણે જુદું ખાવતો જાય કે ના હું ખબર નહીં પડે જાગૃતિ આટલી સૂક્ષ્મતામાં લઈ જવાની જરૂર છે આ દરેકે પોતે પોતાના હિત માટે સ્વહિત માટે સ્વહિત માટે સ્વસાથી કહ્યું કે આપણા બધાના પૂતગલો જુદા છે દરેક ના જિંદગી સાથે સાથે રહીએ પણ જુદા છે એટલે એકબીજાને સમજવું જ પડે છૂટકો જ નથી આમાં બહાર કોઈને સમજાવવા જવામાં બહુ બને ત્યાં સુધી ના પડવું સારું ના પડવું સારું શું પરંતુ આ આવી રીતે વ્યવહારમાં તો કેવાય નહીં આ કાળ એવો છે એટલે સમજાયું ને પરંતુ આપણે જાણીએ કે હું બીજાને કહેવા જઉં છું એટલે એને કોઈનું દેખાય છે કે ભૂલ દેખાય ગમે તે હોય તો એને કંઈક આ ના નીકળી જાય એની સારું બહુ ભાવના સારી ખોટી નથી परंतु दादा पर ना सिद्धांत एक सीधांत एक जातेज सुधरव पड़े शू क सुधरेट सुधर एना दुनिया बधी आखी सुधरेली है कोई जगह न सुधरेलू दिखा नहीं बार व्यवहार में सुधरेलू नहीं हो तो आ बहुत मोटी बात है अपने दरेके स्वादे जन अंतकरण लेवल पर निश्चय संहिता स्वभाव सत्ता आधार प्रयोगत्मक सिद्धांत समझी समर्पण संस्कार खीले संस्कार खीले लक्ष्मान बहुत लाबो लाबो प्रश्न कर संविधान क्या ભાષામાં લૌકિકતા એ છે જ આપણી પાસે બધા પાસે પરંતુ દર અસલ વિતરાગોની ભાષામાં સંઘ એને કયો કે જે સમ સ્વભાવી છે શું કહ્યું जुदा जुदा पुदगनों कवि एकांत हो <laughs> sambavinu malute yanionu eka મધુ ન હોય ને કાઈ ન હોય મધુ કોઈ દાવ હોય તો જ નથી ને વાધાન મચકા બધા ઉડી ગયા બોલો ચાલવા તો મૂજવાનું છે બોલો આખો બોલી હાથ જવા દો જેનો કરીએ ચિંતા વા એ વોજ થઈ પાથ કાય સરસ્વતી સ્વા સ્વ સુષ્મ પ્રગત સરસ્વતી પરિણામો થઈ ગયા છે બધા મહાપદ્નો પ્રભુ સિમંદર સ્વામી બધી મૂર્તિઓ બની ગઈ ને કેટલા દેરાચરો બની ગયા za સરસ રીતે પ્રાપ્ત થાય કારણ કે નિમિત નૈમિત ભાવ પાછો શું કહ્યું નિમિત્ત નૈમિતતા સુરેશભાઈ સુરેશભાઈ એની ઝેરોક્ષ નથી કરી એટલે અત્યારે મોકલી છે બપોરે લઈ લઈશું હા શું છે મિનલબેન પૂછો દાદાજી ચરમ ચોવીસી જૈન અને આપડા સંસ્કાર અને એ પ્રમાણે મળ્યા આપણા ઉચ્ચ સંસ્કાર સાથે આવ્યા છીએ અત્યારે અને પુણ્ય પાછા પુણ્ય યોગ હોય નહી ત્યાં સુધી ભેગા ના થવાય આપણે સત્સંગમાં ના થાય દિવસે અને વૈજ્ઞાનિક ના ચાલ એક પછી બે બે થી ત્રણ એવું જ આવે પાછું ગમે તમને બહુ સમજાયું છે ઘણું ઘણું સમજાયું છે હમ મારા જયગઢ એક દાખલા પરથી પેલો આવ્યો હતો વિના ઉપર કોઈ વખત યોગ તૂટી જાય લિંગ તૂટે ને તો કઈ નું કઈ નહીં ગભરેજ નહીં મને યાદ કરજે તું એટલું કરજે અને ખરેખર બન્યું હા દાદાને એને એને પેલી દવા પી લીધી હતી દાદા ને એનું પેલું રહી ગયેલું ને બચી ગયા વેપારી એટલે શું પૂછ્યું તમે ચરમચો ચરમ ચોસી ને ચામટા હોય એટલે ચરમચોવી જુદી છે કેટલો મોટો કાર ગયો છે માહિર ભગવાન સુધી આ જુઓ માહિર ભગવાન છેલ્લે બહુ ભયંકર કાળક શબ્દ છે શાસ્ત્ર માં હુંડક શબ્દ વપરાયો છે હુંડક એટલે બિહામણો ભયામણો ના સાંભળેલું થાય ના અનુભવેલું થાય ના જોયેલું થાય બધું બને કોઈ જાતનું આશ્ચર્ય પામવા જેવું નથી કોઈ રીતે નથી એવું કાર અને એટલે ભગવાને બધી પાળ બાંધેલી આજ્ઞાથી બાંધેલી પણ આજ્ઞા ટકે કેવી રીતે ટકે કેવી રીતે એટલે ક્યારેય પણ તમે ઉચ્ચ ના થશો પાઠ સચવાઈ રહેશે તમારી સુદરમા સ્વામીની પણ ઉચ્ચૂત ના થશો ઉચ્ચ સૂત્રિત એટલે શું કે ભગવાન ઉચ્ચ દિશાનું કેતા હોય અને વાતો વાત કરે અને ખોટું શાસ્ત્રો તો બધા છે શાસ્ત્રો ખોટા ના હોય કોઈ દિવસે શાસ્ત્રોમાં એમ એમાં તારણ કોણ કાઢી શકે બહુ મુશ્કેલ છે ઘણું મુશ્કેલ છે સમજાવ્યું ને એટલે આપણે જીવનના સંસ્કારોમાં જે છે તેમાં શાસ્ત્રોને ખોટા ના કહેવાય પાઠને ખોટી ના કહેવાય સંયમ માર્ગને ખોટો ના કહેવાય પરંતુ એને ભગવાનની ભાષામાં સ્યાદવાદ રીતે સમજી લેવું પડે સ્યાદવાદ રીતે એટલે દાદા ભગવાને પણ આજે વૈષ્ણવ પાકા વૈષ્ણવ ધર્મમાં અને પુષ્ટિ માર્ગ પાછો એમાં પણ આ થઈ અને એમની જીવન નવ ચૌદ કલમો એમની હતી એમનાથી કેવી રીતે જીવ જોવા જેવું છે એટલે આપણે નવકલમ જ વાત કરવાની કારણ કે આપણે આગળ નવ કલમો હોય તો ઘણું થઈ ગયું આજે બહુ થઈ ગયું એ નવે નવું કર્મો આપણા જીવનમાં વર્તનમાં વણાઈ ગયેલી હોય ને તો બહુ ઉત્તમ છે આજે બહુ ઉત્તમ છે અને આજ્ઞાધર્મથી રહેવા અંદરથી મન વચનકાની એકતા અંદરની હોય પણ એ કારણ ભાગમાં હોય છે કયા ભાગમાં કારણ ભાગમાં કારણ શરીરમાં હોય છે તો કારણ શરીર હોય એટલે પછી કરેલા ફેર ના પડે પણ એની રીતમાં ફેર પડી જાય સાહેબ એવું રીત આખો ફેર પડી જાય અહિયાં કહ્યું છે આખો વર્તના ભાગ અહીંયા આવે છે વર્તમાનું કોઈ પૂછતું તું મને કાલે નહી કોણ પૂછતું તું બંને કારણો માં આવી જાય છે એટલું બધું છે કારણ કે આક્રમ વિજ્ઞાન એક અદભુત પરમ આશ્ચર્ય સ્વરૂપે એટલું કેન્દ્રવર્તી રીતે બધાને પ્રાપ્ત થાય કે જે વ્યવહારમાં હોય ને જેનો પુણ્યનો યોગ હોય અને જેને જ્ઞાની પુરુષના ભેગા થવાનો યોગ હોય અને એમનાથી પ્રાપ્તિ થઈ ગયેલી હોય તો દાદા કહ્યું કે મને ઊંધા દર્શન કરશે ને તો કલ્યાણ થશે જતોશે આમ અને હું આમ તો પાછળ હાથ કરીને તો એનું કલ્યાણ થશે એટલે એમને આ અદ્ભુત કરુણાનો પ્રકાર સમજાવે આપણે સમજવા જેવો છે આમ તો દર્શન જોયો હશે તો કલ્યાણ થઈ જશે એટલે દાદા શું કનુભાઈ ને થાય કે અદભુત આટલું સુંદર વિજ્ઞાન આટલું સામાન્ય થઈ જાય એવું નહીં દાદા ને કયું તું કરું એ નહીં તમને સમજ પડે વ્યવહાર એટલે આપણે પાછું ત્રણ વાગે બે અઢી ત્રણ વાગે તૈયારી છે ખુલ્લા થયા દાદા બઉ સરસ રીતે એટલે ચોવીસે તીર્થંક્રબાના સામટા રખો ઉપાય શાસન દેવી દેવી શ્રી ચક્રશ્વરી દેવી માતાથી આજે સિદ્ધાઇંકા દેવી છે આખું તે અને આવતાનું પણ એટલું બધું હોય ત્યારે તો પદ્મનાભ સ્વરૂપે આપણે આવવાના અને આપણે એમને જોયા પણ એ મહાત્માઓ સમજી શકે મહાત્માઓ જ વાત કરે બહાર વાત કરાય નહીં એ તો ગોટાળા થઈ જાય બધા સમજાયું બહાર વ્યવહાર ચાલતો હોય તો એને ના જોઈએ દાદાએ કહ્યું કોઈ દાડો કોઈ પણ રીતે હલાવવો નહીં જેમ છે તેમ બધે હળવું ફરવું મરવું પણ અંદરથી સમજી લેવું બસ બીજું કશું નહીં એટલે જ કહ્યું ને વિતરાગ ભગવંતએ કહ્યું તીર્થંકર ભગવાન મોક્ષ માર્ગ છે મુક્તિ માર્ગમાં તમે બધા પ્રયાણમાં છો તે સમજણ કરીને છો એટલે મારી રીતે હવે તો કેવળ સમજીને બેઠી બેસી ગયેલા હોય તો એવા હોય ને એને જોયા કરીએ જોતા જોતા આપણે બિલકુલ એ રીતે થઈ જવાય સમજાયું ને એટલે બહુ સમજ ખાલી જેવું જોઈએ છે એવું જ અંદરથી પરિણામ પામે છે શું કહ્યું આ જીવન ની મજા એ છે કે પ્રશ્ન પણ મિનલ છે અને જવાબ પણ મિનલ માં છે એ મજા છે દાદાજી હા ખાનગી તો બસ એ એ રીતે છે બેન સમજાવ્યુંના પર બધું અવરું વાતાવરણ બહુ થઈ ગયેલું છે ને એટલે સીધું કોઈ આવી શકે છે નહીં અત્યારે પણ છતાંય એમનો એટલો બધી સત્તા છે જબરજસ્ત ત્યાં રહીને પણ આખું છત્ર છે સ્વરૂપે બધાને રક્ષણ આપી શકે છે બહુ સારી રીતે આપી શકે છે જે આજના ધર્મમાં છે એ લોકોને તો ખાસ અનુભવ થાય દરેકના થાય પોતપોતાની રીતે જોજો તમે દરેકના જીવનમાં અનુભવ થઈ શકે છે એટલે આ લલિતાજી તમે સંઘ અને સંવિધાનનું કહ્યું છે કે આપણે આ બધામાંથી આવેલા અને અનુભવ છે આપણે વ્યવહારમાંથી આવેનો એમાં સંયોજનમાં અંતકરના લેવલ ઉપર નિશ્ચયને વ્યવહાર સંહિતા નિશ્ચયને વ્યવહાર સંહિતા એટલે શું કે વ્યવહાર દ્રષ્ટિથી હું સુનિતા છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું એ આ સુનીતાના જીવનમાં સુનિતાના જે જે કંઈ બધા વ્યવહારો આવી પડે છે એ બધા વ્યવહારોમાં એને આ રહે પરંતુ આજના વ્યવહારો બધા છે તે આપણા પોતાના કમાણીના છે બધા એટલે પોતાની કમાણી જ્યાં સુધી વસૂલાત ના થઈ જાય એની બધી કારણ કે એ દેવાની કમાણી છે આપણે માનીએ ગમે તેટલું કે પુણ્યની કમાણી પણ દેવાની જ છે બધી બધો ઉધારી માલ છે આખો નાખો સો આ સો ટકામાં જેટલું ઉધારી ખપી એટલી ધારું ને અને અમારા આ બહુસરાજજીનો ભત્રીજો છે અશોક કરીને માલમલજીનો દીકરો એકનો એક તે એક વખત આવ્યો ત્યાં આગળ એમના ઘરે અમે હતા ને અને બહુસરાજજી કહી ગયા હા એને અમે કહ્યું એટલે અશોક અહીંયા બેસ આપણે વાત એ વાતો કરીએ બહુ ડાયા બધું આખું ખેવાઈને બહુ મજાનું છે શું તે એને ધર્મમાં બહુ ભાવ બહુ હતો મેં કોઈ બેસ તો કે અશોક મેં તો જૈન નહીં હું ભાઈ બહુ પસંદ દાદા ભગવાન ભગવાન બિઝનેસ કરે તો ઘરે ગયો પાકો ભગવાન બિજનેસ કરો તો ભગવાન તીર્થંકર ભગવાન બિઝનેસ કુતા ગર્ભ ધારણ તબીસે કરે ઘાટા કા બિનેસ કર સૂત્ર સમજાવ્યું અને તે પણ આ સંઘ અને સંવિધાન અને એમાં કે આ બંને લેવલ પર નિશ્ચય વ્યવહારની સંહિતા સંહિતા એટલે એકબીજાનો સુમેળ બહુ સુંદર એકબીજા નું વિરોધમાં ના જતું રહે નિશ્ચય વ્યવહાર વ્યવહાર નિશ્ચય બના દીત રેતા સ્વભાવનો વ્યવહાર આપણને શીખવાડતો જાય છે અને વ્યવહાર આપણે બાર વ્યવહારમાં કેવા રહ્યા ભૂલો સમજાઈ ભૂલો દેખાય દેખાય તો અવશ્ય બહુ સારામાં સારું એ તો પચીસ પચાસ ટકા થઈ ગયું પણ ત્યાર પછી એની વિધિ નીકળવું પડે છે આપણે વિધિ વગર કોઈ કાર્ય સફળ થતું નથી શ્રીમદજીના બહુ સુંદર વચનો છે વિધિ પૂર્વક કરેલું કાર્ય સફળ જ થાય છે એ બહુ સુંદર વચનો છે વિધિ વિધિ એટલે વિધિ શબ્દ ઘણો મોટો અમારી રીટાબેન બહુ પૂછે વિધિ વિધિ એટલે વિધિ એટલે આપણે આ ખીચડી દાળ ભાત બને વિધિ જ કેવાય ને શું કહેવાય એ પ્રયોગ ત્યાં છે આખો પ્રયોગ છે વ્યવસ્થિત હોય છે બધું એમાં ગમે તું અડસઠ ના ચાલે એટલે સુમિત્ર થઈ ગયું પછી મૃદુલાબેન ઉભા થયા મૃદુલા એ લઘુત્તમ બનવું છે તો તેનો રસ્તો બતાવશો મૃદુલાજી તમારે લઘુત્તમ છે તો તમારે આપડા સાતાજી નામ શું લક્ષ્મીચંદજી છે એમની દ્રષ્ટિથી નહી આવું લાગે એટલે એટલું લઘુત્તમ એ બાજુ જવા મળશો તમે નહી સમજાયું કારણ કે નજીક ના જેને એજ છે સાહેબ તમારા ભય આગળ પણ આવું જ હોવું જોઈશે એટલે ભય લાગશે મારો ભય છે બહુ મજાના છે કેલિફોર્નિયા અમેરિકામાં પરંતુ આ વસ્તુના સંબંધો તો બધું વિશાળતાને પામે તો કેવી રીતે પામે જ્યાં હઈએ ત્યાં કોઈને પણ મળીએ ને કોઈને આપણે પ્રત્યક્ષ વ્યવહારમાં આવીએ કોઈ પૂછે એટલે વ્યવહારમાં આવીએ અગર તો કોઈને એકબીજાને સાબરમાન થાય તો વ્યવહારમાં આવીએ બધા કોઈ પણ આપણા ડિરેક્ટ વ્યવહારમાં આવીએ ત્યારે વ્યવહાર ખરો કહેવાય છે નહીં તો પછી પેલો પરોક્ષ વ્યવહાર થઈ જાય છે એટલે પ્રત્યક્ષ વ્યવહાર ગમે તેવું હોય તેમાં હોવું જોઈએ બીજા સાથે એટલે પરોક્ષ છે એટલે કે બીજા પૂતગલ જુદું થયું એટલે કે આપણે જુદા કેવી રીતે પડી જઈએ પૂતગલ જુદું છે તો ઉગાડવું છે એમાં કે ફેર પડ્યો એ તો ઉગાડવું છે અભેદ દ્રષ્ટિ અને દાદા એ કહ્યું અક્રમ વિજ્ઞાન પંચમ આરામાં છેલ્લા શ્વાસ સુધી આ ધ્યેય સાથે નીકળી જવું જોઈએ શું કહ્યું અભેદ દ્રષ્ટિ અને લઘુતમ ભાવ આપ સમજી હ જ્યાં જ્યાં વ્યવહાર મેદતા ન લગતી હે વ્યાદ કરના પ્રતિક્રમણ મુખ્ય છે આ કાળમાં મુખ્ય પુરુષાર્થ જ પ્રતિકમણ એટલે હેમાબેન આવ્યા છે કે એટલે આપણે જ આપણી ભૂલ નું આપણી આગળ આલોચન થઈ જાય શું કહ્યું પણ એ ક્યારે આવે કે બહારથી આપણે આવી રીતે અંદર અંદરમાં જઈએ કેન્દ્રવર્તી તરફ નહીં તો ના આવે એટલે બહાર ન વ્યવહાર એટલે ફાઇલોનો સંભાવ નિકાલ કહ્યું ફાઈલો ફાઈલો ફાઈલો એટલે શરીરને શરીર સાથે બધા સાથે સંબંધમાં હોય તે બધું આવી ગયું શું અમારા મહેન્દ્રનંદજીને અમે પૂછ્યું મહેશ કે તમે તો ફાઈ ગયા ને તમારે ફાઇલ જ ના રહીને ત્યારે મને તો જુદો જવાબ આપ્યો એમને અરે આપો બોલવાનું એમને ના કહે છે મારે ફાઇલ ના રહી તમારે અથડામણ આવે છે મહેશ હામે વાળો જે અથડામણ લાગે છે એ આ ચીકાસ વાળી ફાઇલ ને પડઘા છે આ કોને ના લાગુ પડે અને જેટલી નજીકના સંબંધો જેટલી કેળવાય ને એ પછી વિશાળતા ધીમે ધીમે પામે એકદમ નથી જવાતું આપણા થી સમજવું એટલે દાદા કહ્યું કે ઘરની ચાર પાંચ ફાઇલો છે તમારો હિસાબ ઘરને જીતો તો જીતા ગયા બધું તમારે આખું બધું જ જીતા ગયું એટલે આજ્ઞા ધર્મ આમ તો બહુ સાદા શબ્દો સમજાય છે પણ એટલું ગુડ અંદર છે અને ગુજરાતા કે કોઈ પણ ધર્મના કોઈ પણ શાસ્ત્ર હોય ભારતના તો બધા જ આવી ગયા કશું જ બાકી નહીં અને વિશ્વના બધા જ એમાં આવી ગયા છે પણ મુખ્ય આ ભારતવાસી માટે જ છે અને તે પણ જેમની પાસે દ્રષ્ટિ છે જેની પાસે દ્રષ્ટિ છે કારણ કે વ્યવસ્થિત શક્તિ કરતા છે એ આજ્ઞા મૂકી છે તે દ્રષ્ટિવાળા માટે મુકાઈ છે શું કહ્યું એ દ્રષ્ટિ ના હોય ને એક આજ્ઞા જો આજ્ઞા સ્વરૂપે કોઈ સંજોગોમાં નહીં આપી શકાય તમારાથી સમજો કે બુદ્ધિએ કરીને સમજાવો આપણે કોઈને પૂછ્યું કે આ શું કહેવા માંગે છે દાદા તો એટલું બની શકે છે બુદ્ધિએ કરીને પણ બહુ સંભાળીને અંતરથી દાદાને સમર્પિત થઈ અને કોઈ પણ જગ્યાએ આ સમજણમાં હું હું જ લઈ ના જવું એટલું દાદા કૃપા કરજો આટલું કરીને કરો તમે પણ એમાં પડવા જેવું નથી ખાસ કારણ કે અમુક વિચારકો હોય છે એક જ વાત કરવાની એક જ વાત મહાત્માઓ થઈને કે આપણે આપણું સંભાળી લેવાનું એટલે બધું સંભાળી જાય સમજે મુખ્ય એટલે ભાઈ આપડે રુદ્રમેન બરોબર છે અભય દ્રષ્ટિ લઘુત્તમ ભાવ એના પર થોડોક આપજો પુષ્પાબેન આપીકારેડ પરસેન્ટ સ્વીકાર બેચતે રહો હિન્દી મેં તો હિન્દી કા ગ્રાહક સંખ્યા મેરી બઢે મહત્માટાતે નહી સંખ્યા શાહ સાહેબ ને સત્સંગ કરે થોડી દેર મેં કરો પ્રમુખ વખત તો ગુજરાતી ભાષી હૈ તો હવે આજ્ઞા લેની ચે तो आप लोगों को मंजूर है कि अगर हम हिंदी में कैसी हमे जैसे आए ऐसी बोलते हैं हिंदी में <laughs> है? हमेरी हिंदी बोलते <laughs> सरदार पटेल की बोली जाती थी ने? चालो हिंदी में तो सुरेश आपका एक आगे थोड़ा वकत पहला थोड़ा समय के आगे आपने सूचन किया था कि यह हमें समझिए तो यह पद है और कविराजगी आज हाजरी है और ते और आप समझाओ मैं को लीए आप थोड़ी का चिट्ठी पूरी कर दी धीरू भाई साहब धीरुभा हिंदी भाषी જય સચિદાન તો એ એક મેોકડ ન હો દશા કહે અર્થાત હેરી આંતરિક દશા શબ્દ હમણાં વ્યક્ત હોતા હે હમસે વ્યવહારમાં સભી બિના શબ્દ વ્યક્ત હોય તો કોઈ વ્યવહાર બનેગા નહીં તો એ સભી વ્યવહાર મે પકડ ન હો કે મેરાયુ હૈસા मईपना की प्रकट नहीं होनी चाहिए और मेरापना की खास करके मेरा पकाने की पकड़ होगी तो मईपना अंदर से आते बिल्कुल स्लिपिन स्लिप हो जाएगा उसको बहुत डिस्चार्ज है मईपन अर्थात अहंकार वो उसमें बहुत क्षमता है अभी भी तो उसको कम वैल्यू नहीं करनी चाहिए उसको पूरी वैल्यू दे उसको समझ लेना है उसकी वैल्यू सब તો દશા કે હૈ દાદા ભગવાનને આપણે જીવન પ્રત્યક્ષ અનુભવ પ્રમાણ સર્વાંગી અનુભવ પ્રમાણસે દાદા ભગવાનને વ્યક્ત ક્યા વ્યક્ત ક્યા ક્યુ કે વ્યવહારમાં બના હૈ હમને તો દિખા હૈ ચાર પ્રસંગ ઐસે દેખે હૈ કહી કહી માણીપુર મેં તો જીતને કે આ દો તીન જ્યાં આયે લોહી આયે પ્રખર હાસ્ત્ર એક પ્રખર બ્રહ્મ આ દાદા ભગવાન નહી ટિકા હોઈ ટિકા આખોમાં પાણી બંધ હો ગયા નિકા દાદા ભગવાન સમજાયા મજા નહી છોડ જાણે ક્યાં अच्छा शास्त्र जानते हो लेकिन जानी दोनों नहीं नहीं आप छटक जाते हो ऐसा नहीं है एक दो दिन बोले अच्छा चलो बोले दादा ऐसा हो गया जिता नहीं थे। तो ऐसे जिताई जाए उनकी जीत तो उन्होंने गया तो उनको अंदर से हुआ वो मेरा सर उसको ज्ञान नहीं है शास्त्र वगैरह प्रखर ब्राह्मण थे कर्म थे लेकिन अंदर से हुआ कि आखिर में मैं भी अच्छा मैं अच्छा जानता हूं ऐसा हुआ उसको तो दादा भगवान ने जिताया और ऐसे तो, तो एक ही दृष्टान्त है लेकिन ऐसे छोटे छोटे दृष्टान कहीं हुए उनके लाइफ में और दादा भगवान की एक अद्भुतता ये है कि उनके जीवन में जो जो अनुभव प्रमाण मन वचन का स्वरूप से जो हुआ है શબ્દ વ્યવહાર મેં નિકલે હૈ સભી કે લી વ્યવહાર કો સમજને કે લી અગર આતના સમજ મે આ જાય તો કામ બન જાય કામ બન જાય અમારે જયમેશ આનંદજી હૈ અમદાવાદ મેં ર બહુ કુછ કામ કયા કે બડે ભાઈ બડે આપતા પુત્ર કુલદીપકાનંદજી આજે સિદ્ધિર ભાઈ સાહેબ સે બામને કેસ ટાઈમ અનુભવ જો દાદા સસના હો જૈસા હૈ વ અદભુત પુસ્તક ખુ આનંદ હો ગયા સુધી સાહેબ કો મિલ કે અઢારંગ વા બતાવી દીધું આગળના ચિત્રપટમાં બીજી શ્રેણીમાંથી એકાવન એકસો એકાવન મો સૂત્ર છે શબ્દ થી દેહ બંધાયો છે કયો શબ્દ બેભાનપાડા શબ્દ એટલે શબ્દ થી સંસાર રચાયો છે અને શબ્દથી મુક્ત થઈએ મુક્ત થયેલા શબ્દ થી આપણે હાજરી હોય છતાં પણ સમજે આપણે એ શબ્દ આપણને છોડાવે છે એટલે આપણા શરીરથી નીકળતો વ્યક્ત થતો શબ્દ બે શબ્દ શબ્દમાં આટલો ફેર છે શબ્દ જે શબ્દ બાંધે છે એ શબ્દ થી છે એટલે કૃપા જે બહુ કહ્યું એમાં બહુ ગંભીર રહેલો છે બહુ ગંભીર શબ્દ અને દાદા ભગવાન પણ છેલ્લા સમયમાં અને ખાસ કરીને કેલિફોર્નિયામાં સિત્યાસી માં વધારે ત્યાં સુધી તો વાણી ચાલી પણ છેલ્લા છેલ્લા દિવસોમાં તો સંપૂર્ણ એમનો શબ્દ નો વ્યવહાર જ બંધ થઈ ગયો હતો કે જુઓ મને જોયા કરો જેવો મને જોશો તેવું તમે થઈ જશો જેવો મને જોશો તેવા તમે થઈ જશો શબ્દ તો બહુ અદભુત વસ્તુ છે શબ્દ અને આ ક્રિયા ના વચનો છે પરેચાનું ચારી ને શબ્દભેદ ના હોય આખા જગતમાં જે ભેદ છે તે શબ્દ થી જ છે શબ્દ બોલનારા બોલનારો જુદો છે અને શબ્દ જુદો છે તે કેવી રીતે ભેદ પાડી જ્ઞાની ભેદ પાડી શકે પૂછા કરતા હોય આપડે કઈ ગમે તે હોય શાસ્ત્ર એમાં આજે અમારા જે વાણી નીકળે તે અમારી વાણી હોય જ નહીં સમજી પૂછો છો તે હું જ છું ત્યાં આગળ અને હું મારી આગળ છું એક ઉત્તર દ્રષ્ટાંત બતાવીશ દાદા ભગવાન અમૃતભાઈ પેલા વડીલ હતા ત્યાં વડવાના નામ તો મને અત્યારે નથી અમૃતભાઈ એવું છે ગમે તે વખતે વડીલ હતા તે ત્યાં આગળ એ સંભાળતા હતા અને તે જ વખતે ચંદ્રકાંત ગાડીમાં ગયેલા અમે એક કે બે ગાડી હશે અરવિંદ અમારી સાથે તારે પાંચ બે ગાડી હશે હું તારું છું પાંચ દસ જણ હતા એટલે વળવા જઈને રૂમમાં અમને ઉતારો આપ્યો રહ્યા બે ત્રણ દિવસ મુકામ કરવાનો હતો ત્યાં એટલે પહેલે દિવસે તો આવ્યા આરામ કર્યો ભોજન સમય થયો ભોજન કરવા ગયા અને પછી આખો દિવસ નીકળી ગયો અને સવારે થયું એવું જ અરવિંદે કહ્યું અરવિંદ આપણે ખંભાત નું ચવાણું લઈ કે છે શું કહ્યું ખંભાતનું ચવાણું બહુ પ્રખ્યાત છે મંગાવાય નહી ત્યાં તો જવું પડે રસોડે એટલે બહાર થી એ કર્યું રૂમ માં બેઠા બેઠા કર્યું અને આ વાત ત્યાં જ ખબર પડી ને એટલે પેલા મુનિમ એટલે તેઓ સાહેબ હતા હાજર ત્યારે એમને પૂછાડી આવું થાય છે તરત જ એમનેમ એ સીધી વાત કોઈ જ નહીં કરે મુ મારફતે જ વાત કરે બધી પેઢીઓ બધી પેઢીઓ કોઈ દિવસે ટ્રસ્ટી સીધી વાત નહીં કરે મારફતે કરશે ખ્યાલ આવ્યો તે એમને કહેજો કે અહીંયા આવ્યા છો તો અહીંના નીતિ નિયમ અનુસાર બપોરે સત્સંગ ચાલે બે થી લગભગ ચાર વાગ્યા સુધીનું હોય છે એ ઉપરનું પેલું છે ને ત્યાં આગળ અને વાંચે ને ચાલે કૃપા પુસ્તકનું અને વાંચે ભક્તિ થાય થોડી અને જમવાનું આ તે બધું જ્યાં આગળ નિયમ હોય એ પ્રમાણે જ રહેવાનું સવારે સ્નાનથી માંડીને સાંજે બધા ચૌદ આ ટાઈમ એ બધા સાથે કમ્પ્લીટ અને બહુ બહાર એ નીકળતા તમે રૂમમાં સત્સંગ કરો બધું પણ બહાર બધા નિયમ પ્રમાણે રહેજો દાદાએ બીજે દિવસે બધા અમને બધાને કહી દીધું ચંદ્રકાંત આપણે બધા જવાનું અને બે વાગ્યા ત્યાં હાજર થઈ જવાનું સવારે ચા ત્યાં પીવાની નાહવાનું બધું થઈ ત્યાં જમવાના ટાઈમે રીત સર બેસી જવાનું કોઈ અવાજ કર્યા વગર કશું આ બીજો દિવસ ગયો આવો અને બે વાગ્યા એટલે અમને ચાલો આપણે બધા જઈએ તે બે વાગ્યા પહેલાં જઈને બેસી ગયા ત્યાં અને સાહેબ આવ્યા ત્યાં વાંચન ચાલું કર્યું ગુરુદેવના પુસ્તકનું અને વાંચન ચાલુ કર્યું ચંદ્રકાંત બેઠા હતા એના અમે પાંચ છ જણ સાત બેસાડ્યા હતા સાથે તે સાહેબ નું વાંચન ચાલ્યું લગભગ કલાક કલાક પછી ભક્તિ થઈ તે ચંદ્રકર ચંદ્રકર પામી ગયા કે દાદા જ્ઞાની પુરુષ પછી રૂમ પર જઈને એમને શું થયું આશ્ચર્ય થયું હતું જરાક ખુલાસો કરવા માટે પૂછ્યું કે દાદા આપ કલાક સુધી જે સ્થિરતાથી આ રીતે એક ધ્યાન સાંભળતા મારે ના બને આવું તો કે ભાઈ કેમ ના બને હું બેઠો હોઉં મારું વંચાતું હોય વાત ના રહું હોઉં બનાવું તો કેમ ના ખરેખર બનેલું હ બહુ અદભુત પ્રસંગ હતો અને બહુ ગંભીર કહેવાય તે વખતે અને આવું બધ કેટલો સમજાય એક વખતે દાદા મોટાભાઈ ભાભી એમના એમને સામયું રાખ્યું હતું બોચાસનમાં આ બાપ છે કે પ્રમુખ સ્વામી સંસ્થાનું હેડ ક્વાર્ટર કહેવાય ભાદરા નજીક ધર્મદે બોરસદની વચ્ચે આપણે એમને દિવાળી બા એ કર્યું એટલે કે દાદા પધાર જવું આપે પરમાત્મા લઈને એટલે ચંદ્રકનભાઈ ચંદ્રકનભાઈને મધર સહિતાબા સહિતાબાના જ્ઞાન એટલે એમને પેલું વિચાર સાગર આ બધું ઘણું વાંચન કરેલું એટલે એમને બહુ લાગે આપણે છે આ તો ક્યાં પાછું જવાનું આવું થયા આગળ પણ દાદા તો બધું જાણે પણ કહે નહીં કોઈને પણ ધીમે રહીને એક મમરો મૂકી આપે સીધો જ કે જુઓ ભાઈ આપણે ત્યાં દિવાળી બાનું છે બોલાયા છે આપણને આમંત્રણ મળ્યું છે આપણે જઈએ તેમાં એક જ ગાડી હતી તે વખતે તમે ત્યારે જવાનું થયું એક કે બેસ કઈ યાદ નથી મને પરંતુ જ ગયા અને આગળથી કહી દીધું હતું દાદા આપણે ત્યાં જઈએ છીએ તે ત્યારે આપણે બધાના સેવક છીએ એ ભાવથી બેસવાનું છે શું કહ્યું સેવક છીએ સેવક છીએ એ ભાવથી બેસજો જ્ઞાની છીએ ભાવથી ના બેસતા પાછળ અને આટલું જ્ઞાન છે ઉદ્દેશ છે ને ખાસ પણ એમને પર્ટિક્યુલર નતું કહ્યું દાદાની ખામી બહુ સુંદર અદભૂત છે આપણે મહાત્મા જે જે દાદાને મળ્યા છે સમજી દેવું જોઈશે દાદાથી જયારે જ્યાં કહેવાયું છે ને એનું મર્મ પકડી લેવો પડશે તો જ આપણે એને વિકાસ પરમીશન નિર્ નહી પામી શકો શું મર્મ બહુ પકડવાની જરૂર છે શું બતાવવા સ્થ કોઈ اچھا યે આવી વાત છે કે ફ્લો ચાલે છે ને એ ચાલવા દયો થોડો ભાઈસ આપણે નવ લાયા છે પ્રત્યક્ષ થોડ થયા તો સ્વામીનારાયણ કા મંદિર મેં જાદાજી કે ભાભી સાહેબ થી આપણ તો મેં કૈસા રહના કેસ વિનય બતાનય કૈસા જ્ઞાન તરીકે એક મહાત્મા તો હમ વહ શાંતિ છે સભી કો જો વ્યવહાર ચાલતા હૈ વ્યવહાર મે સબકે સેવક હૈ केवल सेवक उस सेवक भाव से सब रहे अंदर से वहां तक कि वहां सफाई करने वाले के भी सेवक नहीं तो क्या होता है हमारे ज्ञान है विज्ञान है, है, है ऐसा लग जाता है समझे कि नहीं ताराचंद कहा गया ऐसा रहना है न बोलो न तो इस तो गए સબકો વિનય કા બધા અચ્છા ભૂતપાઠ મૂતપાઠ લે આસાન નહીં ધર્મ કે બાર બતાનય વર્મ કા મૂલ હૈ બિના મૂલ વૃક્ષ કાં હમ ધર્મ વૃક્ષ જો હૈ વિનય કે મૂલ પર ઘડા હૈ વિનય તો વિનય મુખ્ય કારણ હૈ વિનય કભી હોત કે જબે સ્વરૂપ જ્ઞાન મિલતા પશ્ચાત અવાનય જો હોય લૌકિક ભાષામાં ધર્મ કી ભાષામાં જરૂર હિ હૈ તો સબ જગા હોતા હૈન વો હકીકત મેં વિવેક કો વિનય બોલતે વિવેક કો લેકિન વિવેક કે આગે પ્રગતિ કરવા સદ વિવેક હમે અંદર વિકાસ હોની જરૂરી હૈ ઘરેલુ જીવન મેદ કા જીવન મેદવિવેક સદ વિવેક ખુદ કા જીવન કો ખુદ કે લી લાગુ હોતા હૈહાર વ્યવહાર કે સાથમાં સદવિવેક સદવ બિના ક્યાસમે હિત હૈ કૌનસા વ્યવહાર હિત હૈ કોણસા વ્યવહાર એસા હૈમે હિત હોયગા તો સદવિવેક એ जितना जितना विकास होगा उसके प्रमाण से वो अपने हित के पक्ष में ही रहेगा अहित वाले संजोग बाहर से आएंगे फिर भी उसको खुद का अहित नहीं करने देगा वो सद विवेक बोलते हैं सद विवेक सद सद और सत्य में फर्क है सद व्यवहार को लागू होता है और सत्य निश्चय आत्मा को शुद्ध आत्मा पद से समझे ना तो सत्य तो बहुत अलग बात है उसमें विनय आता है और परम विनय आता है તો માનવ સ્વભાવ જીવન મેક વિનય વિનય સીડીયા હોતી સમજ મેદ ના હોય એના પરથી સમજી ગયા ને ભાઈ હમ એટલું જ છે કારણ કે શબ્દો બધા બહારથી આવવાના જ ખરા પણ એ શબ્દો આપણું જ આપણને આવે છે કોઈનું ક્યાંથી બહારથી કશું આવી શકતું જ નથી આ સિદ્ધાંત આખો મૂળ દાદાએ આપણને સમજાયો બહુ કઠિન છે સમજવો સહેલો નથી આ શિવજીનું ઝેર છે આ પારા જેવું જ બહુ સમજ અને શબ્દમત છે દાદા કહે છે અમને પાર વગરના ઝેર શબ્દથી આવેલા છે છતાં અમે શાંતિથી કોઈને ખબર ના પડે એવી રીતે પી ગયા ગટાઈ ગયા છીએ અને હસીને આશીર્વાદ આપ્યા છે હસીને આશીર્વાદ આપ્યા છે અને અમે તો ખૂબ જોયું છે શબ્દ ઉપર શબ્દ કે આધાર પર હે ટર્નિંગ પોઈન્ટ જો વળાક હૈ શબ્દ હિ હૈ શબ્દ જગત ઓર જગત કી વ્યવસ્થા હૈ મૂળ કારણ संसार का शब्द है शब्द और, और शब्द से मुक्ति पा ली हमने क्या बताया शब्द से हमने मुक्ति पा ली के मेरा शब्द तभी से हमारा मुक्ति मग चालू हो जाता है समझे न तभी हमेरी ये मुक्ति प्राप्त हुई शब्द मेरा नहीं क्या समझ में आया तो આપને એને તો જ્ઞાને નથી એટલે વાત બધા કેચ કરીએ તમે કચો તે પણ એને કેવી રીતે કરાય એટલે અગર આપણે અલવર સે જો આએ હૈ જીસ કે પાસે જ્ઞાન હૈ દ્રષ્ટિ હૈકો બોલતે સમજે તો હેરે લીએ મન વચન કાયા ફાઇલ સ્વરૂપ હો ગઈ વચનમાં શબ્દ સબક આ તો બહુ ગહેરા શાસ્ત્ર હૈ બહુ ગહેરા શાસ્ત્ર હૈ चाल थै गई भाई आ टर्निंग पॉइंट दादाजी टर्निंग पॉइंट शब्द छे ये थोड़ो थोड़ो एना ऊपर आपोने प्रकार टर्निंग पॉइंट शब्द छे टर्निंग पॉइंट वेयर वेयर राइट टर्न हां राइट टर्न राइट टर्न इज द टर्निंग पॉइंट हां बरोबर अबाउट टर्न हो गया सर राइट अबाउट टर्न केयरफुल ओ ड्रिल मास्टर नहीं करते हैं huh? हां uh. છોડા લો પદ હૈ કવિ રાજ બપોર લઈ શું બિન્દી બોલતે બહુ સમજ આયે આપણે સચીદાર બહુ અચ્છી દુનિયા કે બિલીફ ક્યા કે ભગવાનને દુનિયા બનાઈ લેક દાદા ભગવાનને ક્યાં કહા કે રોંગ બિલીફ હૈ ભ્રાંતિ હૈ સચા નહી ભગવાન ને દુનિયા નહી બનાઈ લેક ભગવાન કી હાજરી સે દુનિયા હૈવૈ કરતા ભ્રાંતિ કરતા कीकत में कुछ और हकीकत में कुछ और श्रांति ऐसी भगवान करता श्रांति ऐसी भगवान करता हकीकत में कुछ और है, हकीकत में कुछ और है. पूरा करता योगी पूरा करता पाकी पोलम पोल है पाकी पोलम पोल है भीनाशी चीज गलन है भी राशी पुरण गलन है अविनाशी भगवान है ભગવાન ધર્મ સ્વરૂપ સંસાર લીલા હૈ ધર્મ સ્વરૂપ પૂર્ણ વ્યવસ્થિત દાદા ભગવાન આ લાઈન પંદર પંદર વખત ગાતા હતા પોતે આખા પદ માં મુખ્ય લાઈન છે કુદરતી રચના કુદરતી રચના પૂર્ણ વ્યવસ્થિત કુદરતી રચના પૂર્ણ વ્યવસ્થિત કુદરતી રચના પૂર્ણ વ્યવસ્થિત સમદેવો ભગવાન સમદેવો ભગવાન કુદરતી રચના પૂર્ણ વ્યવસ્થિત કુદરતી રચના પૂર્ણ વ્યવસ્થિત દેવો ભગવાન હૈદેવો ભગવાન દુનિયા કે આંગન મે આય દુનિયા કે આંગન મે આય પરમાત્મા સાક્ષાત રે પરમાત્મા સાક્ષાત રે સાક્ષાત રે પરમા સાક્ષાત રે સચી આ દાદી ભીતર કી સચી આ દાદી ભીતર કી સબકો દે આપે સબકો દે આપ મરં સંગ શુ મરમ સંગમ શુકુ હવે પછીના કાર્યક્રમની વિગત મહાત્માઓ જરા શાંતિથી સાંભળી લેજો અત્યારે મહાપ્રસાદીનો સમય બેથી ત્રણ સ્વરૂપ કીર્તન ભક્તિ આ જગ્યાએ રહેશે અને સાડા ત્રણથી છ વાગ્યા સુધી પરમપૂજ્ય દાદાજીનો સત્સંગ અને કવિરાજના પદો રહેશે બીજું આપણે પરબની બાજુમાં જે વ્યવસ્થા જમવાની કરીએ છીએ એમાં ખાસ મહાત્માનો વિનંતી વ્યવસ્થાના પાઠરૂપે જે વ્યવસ્થા નક્કી કરી છે એમાં જરા કોઓપરેટ કરી દેજો સૌ પ્રથમ જે મહાત્માએ બેચ ન લીધા હોય નામ રજીસ્ટર ન કરાવ્યું હોય તો ઓફિસે જઈને રજીસ્ટર કરાવી લો જેથી કરીને સંખ્યાની વ્યવસ્થા પ્રમાણે રસોડા ઇન્ફોર્મેશન આપી શકીએ જે મહાત્માને રૂમ એલર્ટ કરવામાં આવી છે એ જ્યારે પણ સત્સંગમાં આવે ટ્યુબલાઇટ પંખા ફ્લસકોક વ્યવસ્થિત બંધ છે કે નહીં એની ખાસ કાળજી રાખો અને ત્રીજું જે જમવાની વ્યવસ્થા કરી છે ત્યાં આપતા એમના માતા પિતાશ્રી નિમંત્રકો એમના કુટુંબીજનો સર્વસંગપતિઓ અને ટ્રસ્ટી મંડળોની જે પરબની બાજુમાં વ્યવસ્થા છે એટલા જ લોકો ત્યાં જમવાની પ્રસાદીમાં જાય બાકીની જે બીજી વ્યવસ્થા છે ત્યાં જ પોતાની પ્રસાદી ગ્રહણ કરે એવી ખાસ વિનંતી દાદાજી આજે આપણે આપતાપુત્ર નવીન આનંદજીનો રિલેટિવ બર્થ છે નવીનંદભાઈને જન્મોત્સવ છે ને થોડીક માર્મિક વાત બી કરવી જોઈએ લોકો હસવા જોઈએ એક હસબન્ડ વાઈફ હતા છે હતા નહી છે વાઈફને મેં પૂછ્યું નવીન માં શું છે તો કે કાંઈ નથી નવીનભાઈ કીધું મેં મારું નામ બદલાવી નાખું ના ના હવે હું કઉ છું નવીન માં આનંદ છે દાદાજી આજે બિપિનભાઈમળાબાનો પણ આજે જન્મ દિવસે સોનલભાઈ ને બાણું બેઠું બિપિન ભેરા સુન બેન સા ચાલો દાદા ભગવાન ના જય જયકાર દાદા ભગવાન ના જય જયકાર દાદા ભગવા હસીમ જય જયકાર હો દાદા ભગવાન ના હસીમ જય જયકાર દાદા ભગવાન ના હસીમ જય જયકાર દાદા ભગવાન ના હસીમ જય જયકાર દાદા ભગવાન જય કાર ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ બે થી